જતન કરે ન સુખી રે સંસાર દુઃખી સદી સંસાર દુઃખી સબ દુખ દુઃખદાર ગઈ વિશ્વાસ હરી મિલે વિશ્વાસ તો હન મને ચલ હો વિશ્વાસ એટલે જમણો આવે છે ને ડાબા હાથ ને સપાટ મારે તું તો કઈ કરતો જ નથી આટલા બધા ગયા તો એટલે એમ સમજ આપડે બીજા સપાટ મારો કરતા આપડે આપણને પોતાને જ કેવાનું દોષિત ન થાય પણ એમાં કઈ આપણને ફાયદો છે એમ કે અમુક અમુક આપણા માટે આવડો ના આવતા હોય જાય પણ ઓલા કોઈ માન્યું ને કે આવી વાત સાચી હોય તાલી પડવી રામ નામ મંદર તાળી ઉદાહરણ પણ ભગવાન ને કરું એવું હડફેટો પીડ્યો હાથ નો એટલે ડોક્ટર સાહેબ થી હાથ કપાવવો પડ્યો હતો એટલે કોની હેઠળ કપાવવો પડ્યો કઈ ધૂનધૂન મને તાળી પડવાનું ભાઈ એટલે ગુરુ વારો દેવો સમય આપડે કોઈ ન ભાઈ પણ આપણે આપણને ટેકા કેવાય એટલે એવી ગુરુમાં गुजरात सुप्रसिद्ध कलाकारों द्वारा गवायला भजन सतवाणी लोकडायराकस साहित्य ने डाउनलॉड करने वेबसाइट भजन सतवाणी डॉट कॉमने Android मोबाइल एप्लिकेशन सतवाणी MP3 थ्री